रौद्र ध्यान था, था गति बज पड़े बराबर देह तो मरी जाए आ, का दुकान जाओ तो आप खेतता शु करा कसरत करे ચાલી મીટર તો અને અહીંયા ચાલી મીટર આપી દેવાના છે એમાં રહી આપડે તક ના આટલું વધારે વધી નખ માં લઈ જઈશ તને બરાબર છે પણ તેને કઈ રીતે ભોગવવી પડે છે ભયંકર એ તો સનંદ ના થાય દેહ થી કે ભગવાન એનું વર્ણન કરીએ મરી ગયો સંસારમાં એ નરક વર્ણન કરીએ ને તો માણસ મરી જાય કેટલી બધી પીડા છે પણ એનો કઈ રીતે ભોગવે બારી શકાય નહી પારા જેવો દેહ થાય પારો પારો હોય છે ને પારા ને દેહ હોય તો આમ કાપી નાખે બીજું જીવી ને લાઈ ભલે દુઃખ થાય પુષ્કર બધું થાય તો મરી ના જવાયગતિવું દેવગતિ માં એ આપણા હાથમાં નથી આપણા કર્મો લઈ જશે એ કર્મો લઈ જશે એ આપણા હાથમાં નથી આપણા કર્મો લઈ જશે કોણ કર્મો ભરી તમારે ઉપરી છે તમે કીધો ને थी। थी। आपने <coughs> सारा करीने तो आपना माटे अपने जैन कर्म मे अपो धर्म कर्म ने पेला मैने पी कर्तव्य पुरुषार्थ कर्म पो કરે છો છો ખાવાની શાક રોટલી બધું અને રસ રોટલી ખાઈ જાવ છો અને પાછા એટલી અજ્ઞાનતા છે એટલી અજ્ઞાનતા છે એટલી અજ્ઞાનતા છે અજ્ઞાનતા જવું પડશે આપણે એકલા આવ્યા દબર રીતે આવ્યા છીએ આપણે આપડી સાસુ ને લઈ લઈએ ક્યાં જવાની સાસુલ રાઘદેશ ને ત્યારે ગુનો કહેવાય કેવું રાઘદેશ વાળું બોલે ત્યારે ગુનો કહેવાય અમારે રાગાઈ નથી દ્વેષ નથી આ શબ્દો છે એ કડવા તેથી લખ્યું તમને કડવા ગમે થયું ગમે ગમે હું હું કઉ શીખવાડું કે આગળ જાણે રે ત્યાં તો એક મુર્ગી ખાધી છે મુર્ગી ખાધી આગળ વધે દેખા આવે ના લેવાનું કેવું ખાવાનું શું વાત એ મકર બાધા રાતી જોઈએ રાતે એટલે આપડે ક્યાં કે કોણ છે કયો ભારે લાગે છે તમને થોડું ભરેક લાગે ખરી કચ્છ માં જાવ તારે ગામડા બારટી આવે તારે લાગતી હમણાં તો કચ્છમાં જવાનો મોકો નથી આવ્યો બારટી આવે તાર લાગે ભય લાગે વ્યવહાર વ્યવહાર થોડું જોઈએ નીચે એક બે ચાલે છે મોટો ધંધો કરે ધીમે ધીને સમજ પાડી આવું તમને શું ફાયદો થશે આવતા આવતા શું થશે તમારું મિત્ર વિચાર આપડે એને આપડે માથાકુટ કરીને બી આચાર હોય દરેક ધંધામાં આચાર રાખે ને રીત ટેકારી ના રાખે ડુંગળી તમારે એને દોઢ રૂપિયા કિલો લાવ્યા સળીસ રૂપિયા કહેવાય તો આપી દેવાના આપણે ખરી ડુંગળી લાવ્યા મત હું બધું માથી શું કઉ દેખાડી દઉં શું બનાવ્યું છે તે પાછું ના માગે એવા માણસ ખાનદાર થઈ ખાનદાર ની વ્યવહાર માં કેટલી જોઈએ અને કેટલી ના જોઈએ એનું કઈક ધ્યાન તો ખાનદાન હંમેશા મોક્ષે જાય છે કેવું લૂંટાય છે મોક્ષે જાય છે કેવું પણ સમજીને લુ કેવું ભલા મામ રાખ્યા છે સારા માણસ આવું મને બોલા કાપુ એવા માણસ નઈ કઈ એવું કેવા આપડે આરતી ધ્યાન નથી એટલા માટે તો મારે ઊર ભગવાન ને કૃપા થાય બુદ્ધિ ફરે એવું લખવું એવું પડે આ બુદ્ધિ ફરે હારું નહીં કેવા આવતા થાય બિચાર